પછી વાત કરીએ તો કઈ શાસ્ત્ર માં બધું લખેલું છે एक व्यवस्थित हाँ घूमू खसत आ विज्ञान जो खी खसेड़ू उतावर करवी एव मजा एकदम धीरे धीरे पानी छोड़ी घतलू वहलू खसवा झड़प त नहीं चालीस वर्ष थी सट्ट छोटता बर्बाद थे गया હવે એમને છોડવું છે કેમ પૂછતા ને કેવું હમણાં પૂછવા નથી કરી થોડું ઘણું હશે કદાચ પણ શું થોડું લાગે ને શું લાગે એમ લાગે કે આત્મા હોય શકે પણ એવું નથી લાગતું કે આત્મા છે નથી લાગતું હોય શકે એવું લાગે છે ત્યાં સુધી આવ્યા છે હજુ કઈક છે એવું નથી કઈક હોય શકે પેલા તો હોય શકે જ નહી એવું હતું મને દહા કરશે અનુભતિ માં દઉ અનુભવ હતો રમતો પણ એ અનુભવ સૂર્યો એક જ નહીં એટલે મેરો અનુભવ એસી કે એક જગ્યાએ એક જગ્યાએ જીપ બીજી જગ્યાએ મળ્યો નહીં બધું બધી જગ્યાએ અનુભવ થયો બહુ સરસ અનુભવ કારણ કે બે અનુભવ હતો આ દિજ નો અનુભવ કરે તેનું છે આત્માન આ દેહ માં કોઈ ચીધ એવી નથી તે અપમાન કરે પોતે મન કરે પોતાનું નથી એમ આને સ્વીકાર કરતો હતો મારું ના તેમાં તો હું હિંમત થઈ મારું મારી હિંમત થઈ ગામ જે ઉપાધિ કરે છે ને એ ઉપાધિ પહેલી ઓછી દેખાય દાદા હતી બોલતા નથી તમે હિંમત ને ખો એમ સલાહ એ સલાહ ના બઉ સારું થાય ખબર નહીં આપણે દેખાતું નથી પણ મને દેખાધિકાર થાય છે બઉ પામી ગયું કારણ કે ના પે એ તા પે મને અત્યારે નહીં વાત બીજું નહીં ઉંડી તો ધૈમા મિત્રમાં આ પગરા કે બોલ બની આવે તમારી ઉંડી ધૈમા મિત્ર પર નહીં દો તાનો લખે આ નબળઈ ઉપર નતી નબળાઈ જેવું નથી તમે ભઈ નબળઈ દરકે ટેન્શન વડે જતા નહી રાતા કે કશે કે બસ આ ટેન્શન વાળી દેતા નથી ટેન્શન ના છે લોકો આ મારું જ્ઞાન આપ્યું જે જેને દખી દેખી દ દિલ્હી માં સુકાર કર્યો માણસોમાં મેં અથડા કર્યા દિલ થયો હું ખરું છું દિલ થયેલો આ દીધ છે આપડે દેવાનું આઈ કોઈ વળે નહીં કરે નહીં કરે આ સ્કૂલ નહીં વધતા આ સ્કૂલ બદલા છે ને ના કરું ગરીબો મૂકે બહુ સારી પ્રગતિ થઈ અને ઘટના બધે બધો ટાઈમ તમે અહિયાં તો મારું બધો ટાઈમ ના છે ને કેવું સુરત છે કેવું તો નીકળે તમારે છે બીજા માટે સારા વિચારો આવે પણ એનો અમલ થઈ શકતો નથી મારાથી શું કરવું મારે આપણે આપડે દૂધમાં ખુલી જવાનું દહી નાખી હવે ખૂલી જવાનું એની નહેર ખાય વિચાર તારા આવે છે પણ દહી નાખતા પછી મૂકીને દેવાનું હોય ને ટાઈમ હોય એની તાલીમ હોય મા આવી હોય ખરું પોતાના હોય તો આપડે નાખીએ દરેક લોકડાઈ જશે મારી છોકી ના પૂરિયા મળીને છોડીને અને આવેદા કરે પણ જયારે હાથ થઈ જાય ને અને ટાઈમ થઈ જાય ત્યારે હવા ના હોય ને નવી વિચાર કર્યા ને મતા મતે મતે મેગવે આપડા આવે દેખાડે પાક દેખાડે ને પાણી ભરાય એમાં બહાર પાણી નથી આખી નારિયેરી બનેલી છે કેટલા પાગડા તે પડેલી કેટલા નારિયેળ થશે એ પડેલી છે અને ક્યારે ખરાશ થશે તે બને શબ્દોવાની નહીં છે નારિયે પણ જેમ જેમ પ્રગટ થઈ થાય એના મા પાણી છે ભાવ હોય બહુ ઉચ્ચ ના હોતા નોન લીટર થઈ એક નરે એક જી લીધા અને કાયદેસર કેવા કાયદેસર જે પડું બનાવું હોય ને ત્યાં કાં ભણવા પછી પણ ગયા કરવા જગ્યા શેખવા બે ખોટા ન એવું જ છે કદી પી લેતા નથી મોત પી લેતા મોત મારી પાસે બેસો તમે ચાર કલાક હોય એટલે ગણિત ગણતા દાખલા ની રમવાનું હોય ગણિતા દાકડા હા તો પોતે પરમાત્મા નો દુભા છે સાધુ આચાર્ય કલા પુસ્તક સદન સાધન થઈ ગયા છે પણ આ જે થયું કઈ નાખો કઈ ના કરો કરવા <tos> તમે <tos> पाय दिटा है Одज खी एह 124 Siku Mad Mutlaionaraj Chivanir bang प्लिड़ प्यदर रूड मुंबा है बपोरे हीवw ओ आए ने क Saya Adv Christian जाता विग्ण बेंगनल विआना पुपा भाय में दो ख क्ला dea ents शेल गोड सावे बक्त हम वरे बकतेशे એમાં કૃપા નું સ્થાન આપે કહ્યું કે કૃપા જ મુક્ત છે અને અરાધનગર બે વ્યવસ્થિત આવે તે મહાત્મા પણ કૃપા કૃપા ના રહે જાય એ ભગવાન માં ભગવાન માં કુદરતી જીવ છે કે કેમ ભગવાન નો ફોટો હોય તે લટકાવેલો તો ભગવાન ના ફોટામાં કુદરતી જીવ છે કે કેમ ફોટો ફોટો ભગવાન નો ફોટો ભગવાન માં ભગવાન ના ફોટામાં સાધાર યાદ રહ્યા છે બધા પ્રતિષ્ઠા કરેલી હોય ફળ આપે था, आई भी भी ने पोटा ने ने लटका भी सका है के मंदिर होर मंदिर होमें मुकायर આપડે દર્શન સારી રીતે થાય નીચું હોવું જોઈએ નીચું હોય આ નીચે ઊંચો તો બધા આપડે ઠીક લાગે એવું પણ આપડે માતા વચ્ચે કાયદો નથી એ તો કાયદા કરવાથી આપણા એના ફાધર પ્રધાન હતા ને તેના ફાધર બનાયું અને 10-4 કબાટો ભરેલા દિગંબર પુસ્તકોના મને કે જા 12 ચાલુ કે દેત સે કે મારા કબાટો બતાડે મને કે જા કબાટો ભરો તો મે આ મારી દવા સે ભરાત 2-5 દિવસ ના રી આ તમને આપનો હું કામ કુઆ સવાજાકી ઉપરી જગ્યા છે તો આ લબરે મુકો તો હાથે પણ હા કુદે જે જગ્યા કિથે જાય તમને હાથે ભરે બાદમાં કરો કરો એની મરામત કરવી પડે જીવ છો તો એની મરામત કરવા આ કઈ પીડા કહેવાય વર્ષ કરવું પડેતા ની પીડા કેવી પડે મારે પીડા ના થાય એટલે મફત આપી દે પૂછે મફત નહીં ઉપર તો લાખ રૂપિયા આવતો મારે શું આગળ દિગંબર ની બધું બધું જવેરા જયરાત તમે લઈ જુઓ પુસ્તક ન્યાય ની જગ્યા એવા દો બરોબર એમને ઘેર મને કે આ સસ્પેન્ડ કરો કે મારે તો બધી જગ્યા હાર્યો પણ એક જ ક્ષેત્ર એક ને એક બે પછી એમ કરો ના પૂરો દેરો હું તે ઉચ્ચ ભગવાને શું કહ્યું એક વચન કયું છે પછી વાળી ઘડી ગાકા ના થાય કયું રહી ગયું એથી આ બધું જો ભાઈ જાય જો ભે ભગવાન આપડા મનમાં ત્યાં તો ભગવાન બેઠક ઉઠી રાખે ભગવાન સ્વામી દે ભગવાન સામી એમાં બરોબર છે વીસ વર્ષ મારે ત્યાં આવ્યા ને આપણા પુસ્તક માં ત્યાં બહુ મહી આનંદ થાય છે મને મને કુભા કરો કરો? કેસ પડી જાય હજાર હજાર ભીગ હતા ને એને તમે ભૂલો ભાવ ના દિગમતી સાધુ એના સંસ્કાર થઈ ગયેલા સાધુ ના દેખાય પછી મને કે છે હું ધણા ગુસાણા માં કે છે હા શું બોલ્યા તો ફરે ગુસણ ક્યાંથી લાગ્યા છે ચિંતા થાય એ મને થોડીક ચિંતા થાય હજારી નાખે આ જશન છે પ્રધાન છે કાકા કરી રહ્યા છે મારી જ છે તે નહીં કરે અને આ વાંચે મને ચિંતા થાય આવી ઘેર ફેસેલી છે વિનયું કેટલો બધો તમે તો વિનય છે આખું અક્રમ એટલે ક્રમ બમ આ બધી વાતો જૂની વાતો જોવા દીધા છે બધા હોય ના કરો નીચે હોય આપે કઈ રીતે લાભ થયો કોઈ ના આપે આ જ્ઞાન એને જ્ઞાન દીધું છે ત્યાં હા આપડે સંકોચ કે થોડી દે એટલે કંપાઉન્ડ ના થઈ જાય સંકોચ કેળે એટલે કમ્પાઉન્ડ ના થવા દે ગમે કોઈ પણ સ્થિતિમાં કમ્પાઉન્ડ ના થવા દે કમ્પાઉન્ડ થાય એટલે ગુર્દ લઈ જાય આખા એટલે આ હોય છે ને હવે છતાંય સૂતો હોવાનું કેવાય નઈ પછી સૂતો હોવાનું કરવું હોય તો આપવું પડે ગાળી આપે તું ધોનું જુદું કાઢે તો આપે પણ બે ટંકો છે પછી એ નહીં કમ્પાઉન્ડ થયું ના દીકરે એ રીતે આટલો આમાં આમાં છ તવો છે ટંકો થયો એટલે સ તત્વ છૂટો પાડી જ્ઞાની કુલ તત્વ ને છૂટા પાડી પણ એ તત્વો જાણનાર છે તત્વો કયા એક તો કેટલા જાણ છું તમે કેટલા જાણો છો તત્વો એક તત્વો ના લીધું તો આ દો એક જ તત્વ એવું કેમ કેતન છે બીજો પાંચ અચેતન છે કેવા છે બીજું એક તત્વ એવું છે કે રૂપિ છે આ પાછું યાદ કરી લઈ લેવા છે હું તો યાદ નહી રાખીને યાદ પૈસા કમારી એક રાખજો પદ્માવતી નું આવું જોઈ ચા મો એક રાખી દીધા ભગવાન નું કામ કોઈ મોકા પડતા જ નથી માણસ ભલો બીજા લોકો માટે લાગણી વાળો પણ આ વાત કરીશું એક ચેતન તત્વ છ તત્વ માં ચેતન તત્વ એટલું જ ચેતન છે બીજા બધા અચેતન છે પછી આ છ ત માં એક જ રૂપી છે બીજા બધા એટલે ચેતન અને આ ફૂદ કે આ બે ની જગ્યા છે બીજા બધા જે ચાર તત્વ છે આ બધા એટલે કે આકાશ તત્વ તે બધા રહેવા દે થોડી જગ્યા માં પોતાની માલિક જગ્યા રોક્યા કેવી સીધું તત્વ આ બધી વસ્તુ લઈ જ ના આવી अभी लई जानू तीक्ति आ रूपी शक्ति है मदद कर दवा शक्ति एक गतिशक्ति बस चाल कर पीड़ना गाड़ी जमता ए કલાક પછીઓ બધું કરે પાલી હા ચોખા પડ્યા હતા ચોખા ચોખા પડેલા મારી રૂમ સુધી હોય ને પોતે હોય સ્પેશિયલ રૂમ માં ભીંગી વાત મારે ઘરે કલાક પાંચ કલાક મારા થવા તૈયાર થવાનું મેં એને કહ્યું આપડે વહેલા નીકળીએ તો મારા નીકળીએ તો ખબર હેરવી કરાય જેવું જગત છે ભાઈ નઈ બોલવું શીખવાડ્યું નહીં ના આજ કરીને કોઈ આમ નહીં હાથમાં હાથ ચાલવા નહીં જ્ઞાની પુરવાનો જોયતો નથી આડું નહીં આપણા એ બિચાર એવા કે નાખી હતી એમને કપરે પડે મારેવું પડે ભેસ બતા શું કરેલા ભાઈ છે તમે રૂમ માં કઈ જાઉં બોલાવ્યા પચાસ ના કાય દા આપે તે વિશે કહેલું આપડે વાત થાય ને અગુરુ લઘુ સ્વભાવ અગુરુ લઘુ આત્મા અગુરુ લઘુ છે પછી આપણે એમ કહ્યું કે બીજા બધા તત્વો પણ એમ જ છે ઘુ સમજી પણ આપણુ જે છે એ પરમાણુ એવા ગુરુ લઘુ એ કેવી રીતે બને કારણ કે પરમાણુ ની જયારે આપડે વાત કરીએ ત્યારે કઈ આઈટમ છે કે જે કઈ જે કઈ અણુ છે એનું વિભાજન કરતા કરતા કરતા કરતા પછી ન વિભાજન થાય એવું ખરું પણ અગુરુ લઘુ કેવી રીતે અગુરુ લઘુ એ કેવી રીતે બને અગુરુ લઘુ એટલે મૂળ તત્વ જે છે એને ફક્ત પરમાણુ કેવાય હા મૂળ તત્વ નથી મોટો આવડો પાથળો થાય બધું થાય એ બધા ગુરુ લખવું તો પછી આખું વ્યાપ્ત હોય આખું પરમાણુ થી વ્યાપ્ત જ છે બધું પરમાણુ થી જ વ્યાપ્ત છે આપડા મહાત્મા <laughs> <laughs> હોટેલ માં જઈ ને એની વચ્ચે મચાલો કહીએ બોખ નહીં લઈએ પણ શોખ નઈ એમ લાગે તારું એમ કહીએ સારું ત્યાં